આત્મા ભાવ ના ભાવ એવું કઈ ભાવે ભાવે જે જડ્યું એ બી આવ્યા મુંબઈ ને વિચાર કરવાનું બંધ થઈ ગયું લાગુ થાય દરરોજ આવે કે હતી હોય લખું હું તો આત્મા માં ખોવાયેલો એટલે ગણતરી માટે તો ખોવાયેલો લાગો ને હા એવું લાગે ને હું વિચાર आज कीधे ने के पूर्व कई बड़ी लिंको अनुभव कर पूर्ण पद ने ખુબ પ્રગટ થયું છે તો એ બધી લિંકો જે સમજમાં આવે એની આ વિચારણા બધી ચાલ્યા કરતી હશે આ કોઈ પણ પ્રસંગ બન્યો તો એના થિયરી અને એક્સપિરિયન્સ બધું વિચારણા ચાલ્યા જ કરતું હોય ઉપાધિ નહીં ને ઉપાધિ નહીં ને વાગે આવી લઈએ ભાગીદાર પછી સત્સંગ નથી એકાવન માં બંધ કરવો પડે મેં અમારા ભાગીદાર ને કહ્યું સિમેન્ટ મેં સહ્ય તું કરવાના ભાઈ મેં ખોરાકમાં બેંક માં રકમ કેટલી છે બેંક માં સિમેન્ટ સમજાઈ ગયું એ માલડ કાઢી લેવું છે એને જેવું સિમેન્ટ છે અરે ત્યારે કાઢી લે એના જેવું કરી ને પેલો કપટી સાહેબ અમારે કોઈ ડાય રાતે લઈ બેસી પુસ્તક એની વિવરાજ વરિયાદ બધું ગરમ પાણી પાણી ગરમ છે કયા પુસ્તકો <laughs> <laughs> સમય સાર ખરો સમય સારો જવાબ એમાંથી કશું ચડ્યું નહી એમાં દાદાજી જવાબ આપો છો કોના આધાર ઉપર સમજાવવા પુસ્તક નો હેતુ તે વખતે કેવો હતો આપણું હેતુ હેતુ આત્મા પ્રાપ્તિ કેવું કઈ બીજું કઈ મોક્ષે જવાનું મોક્ષે જવાનું બી ના મા તો કરે જય ના નથી દારે પકડે પણ એનું એટલું બધું નહી રહે પકડે પણ પકડે મિટર હોય છે પકડે પણ આનું લિમિટેડ હોય છે લિમિટેડ હોય છે આપણે લિમિટેડ છે તાંબુ મુકું શકે જે જગ્યાએ નામ કે દીધું છે બ્રિજ સ્તેમાં તાંબુ મુકું છે તાંબુ મુકું છે તાંબુ મુકું છે લોખંડ એક ખોલાબા ઉપર છે દાદા કોરા પેલા બહાર ને લોખંડ ના કીડા મારતા હતા ત્યાં આગળ શાંતિનાથ નું દેરાસર છે દાદા શાંતિનાથ ભગવાન નું દેરાસો છે ઉપર નું કે નાખવાનું હતું નાખવાનું અમુક નાખી દે એસટી છે હવે હું તમને હું જણાવીશ કાલે હું જોઈને તમને વાત કરી આવે બરોબર दादाई तो सबस्टिट्यूट तरीके बीजा घी वस्तु निकली है सबस्टिट्यूट तरीके बीज घनी वस्तुओ निकली हमें પણ શેપમેન્ટ ઉપર અચ્છા બેઝમેન્ટ ઉપર બીમ અને સ્લેઝન કર ડ્રોઈંગ છે ને દાદા બીજા જોવા પડે ડ્રોઈંગ જોવા પડશે ડ્રોઈંગ જોવા પડે દાદા ડ્રોઈંગ પ્લાન જોવા પડશે તો જવાબદારી પેલા જયારે શું કેવા માંગુ છું તે એરિયા ઉપર આધાર કેટલું કોન્ક્રીટ કરવાનું છે દાદા ના એ બરોબર પણ ફોર્ટી બાય ફોર્ટી ને મિનિમ ચાર ટન જોઈએ વધારે હું કાલા માં જોઈ ને કઈ ત્યાં ભરવાના આધારે કેતા એવું છે આપડે આરસીસી ને પ્રિસ્ટ્રેસ માં ઘણો ફરક છે હવે પ્રિસ્ટ્રેસ જે કરીએ ને એમાં ઘણો ફરક પડે છે હા ઘણો ફરક પડે હા હવે એને અમારે હાઈ ટેન્શન નું સ્ટીલ જોઈએ હાઈ ટેન્શન જે હવે હાઈ ટેન્શન જે છે ને দাদা એ હાઈ ટેન્શન હવે આનું કેટલું ટેન્શન છે હું જરા ચેક કરવું પડે મારે હા હા ઓ ગેલા ઓ સંત આ વેરીયા દીક છે હા ઓ સંત એટલે માય પૂછાવે ના થાય ઓ સંત ઓ સંત ધર્મ ઓ સંત ધર્મ એ બે ગંગા દીરે સત્સંગમાં છું હે મારા ઓતા મને કઈ તે પ્રધાવે વા વિચાર આ બોલો ઓકે એટલે આ ફક્ત કહેવાની જરૂર જ આપો તો સત્સંગમાં કાકા ભાઈ તમને બોલે નહી રહે છે આ તો સત્સંગમાં આ દીરે સત્સંગ સંતકવરનું જૂના દા એવું કરવાનું છે કે સંપૂર્ણ આની વાની સંત દીરે સંત આ દેવ વદનારો સત્સંગમાં થવાની છે જાણકાર ને પૂછવું પડે સાક તારીખ સત્યાવીસ થી સરસ સરસ કપડા પહેરવા મળે છે શું પહેરો અબ તો અમેરિકામાં તો સૂટ પહેરું જોઈએ અમેરિકામાં તો સૂટ પહેરવાનો અબ રે ઇન્ડિયન દે ઇન્ડિયન એક દર્શ દેરો તો ખરો ભાઈ પેલો હા તે બધે ફોટો લેવો તો દેલા હા હા એ તો દેખાયો નહી ફોટો અહીંયા ફોટો લે લે લાયા નહી તો ને ને એ કે એ કે જાય નિરોગ સરો મનિયે ને તો જો કે બંદુ કડા હોય કે જો તંદુર્ય આવર ને આ દે ગરમઈ આઈ સુદી પહેરી ને ના એ ગરમ પહેરી ને એટલે તો બાત કરતી દેલે કશું કાઈ વાંધો એલો ની પહેરેલો છે એલો કઈ ની પહેરેલો પહેરેલો કો કોમદાર મંટા તીર રોય છે કોમદાર કે આ બઈ જુ જાય અવતાર કપડી ગયા અવતાર કપડા ભલે ને એવું બધું આપડે પાછી પાસે કામ કાઢી લેવું અને જે નહીં કાઢ્યું હોય ત્યારે નીકળશે પણ આ સાથે આખરે વિજ્ઞાન પામી ગયા છે કર્મ તો કેવા વિચાર એને લઈ જાય છે કર્મ લઈ જ ઘણા પામે આ ઘણા તરસ પાવ્યા કાર્યા છે એટલા બધા ટોપિ હોય કે વાત થાય જાય કૃપાળ દોર ના વચનો જેને બહુ વાંચ્યા છે વિચાર્યા છે તે લોકો પાછા પડી જાય છે એનો સ્વચંદ્રોગ હોય ને સ્વચ્છ રોગ ના કારણે આપડે કહીએ આપડે જાણતા હતા ને પેલો રોગ પેલો જાણ નામ લાગે ને એ પ્રગતિ બે હાથે લોકો પા બહુ સરસ પાસે ઘણું સારું પામે મને પોતાનો સંતોષ થયો અમેરિકામાં ઉડી નઈ જાય બધું પ્રોગ્રામ રાખ્યું પ્રોગ્રામ રાખો પટન એવું લાગે પટન પટન કર્યા હજુ આવે છે અટકણ આવે એટલું જ પૂછતા ના ખબર આ વિજ્ઞાન છે સિદ્ધાંતિક છે પૂછવા છીએ એનો બધું સિદ્ધાંત સાથે જેવું રહ્યું નથીલ આવ ભૂજગલ બોલ્યા છે પેલા એ નિકાલ કરવા આવે ને બધા અધ્યાત્મ ની અંદર આ સ્થાય શબ્દ જે આપણે પ્રયોજ્યો છે નિકાલ કરવાનો જ છે અને દાદા આપડે વ્યવહાર ની અંદર નિકા નો શબ્દ જે પ્રયોજો તે પણ ગજબ છે નિકા વાત આવી એટલે માણસ લાગે કે વાત છોડવા છોડવા નિકાલ નિકાલ નિકાલ અરે વ્યવહાર બધો બંગલા બંધ આવે મોટરો પાસે ત્યારે નિકાલ કીધો હવે કઈ રીતે બધી અંદર બેસે કઈ કઈ કઈ જાગૃતિ થી બેસે સર નિકાલ કે નિકાલ નિકાલ ગયો નિકાલ કરે રાકેશ નિકાલ હા પેલું હું શું છે એ બતાવી દીધું મુખ્ય વસ્તુ ગ્રહણ થઈ ગઈ એટલે બાકી નું નિકાલ થઈ ગયો પેલો એવો કરો ની બધી કઈ ના કીધું ભાઈ રાખા ભાઈ કર્યા અગર ને આપે છે હાથી ના છોકરા ને મદદ કારણ કે હાથી મુદે મસ્ત પણ સંસ્કાર ઓછા હોય તો સંસ્કાર સારા હોય ને સંસ્કાર નું ઢેગાણું ક્યાં જયારે સંસ્કાર વીસી ગયા એવું છે બઉ જ રોજ માણસો છે આટલો બધો યુગ આગળ વધે પણ અને બધું વેર ભરાય વેર વેર રાખે ઘરમાં તું વેર રાખે ને ને ને ને ને બદલો મળે રેન્જ મળે ભૂલે નહી નાખી લે નહીં આમાં શું છે કેટલીક મને <laughs> <cuirle vom> <program> लवरा बजी जाएगा ले दोई काई पछे बोली जाए तू कहो भाई झंभा निकल के दे मैं सु कह रहे थे राइट संभव निकल तो था दान वापस तो लगे ले उत केन वापस हो जाए न मेरे पे वापस हो जाए वा को ना पड़े तो कोगाय हवा थाई गयो अरे बैरी नो होनो पड़े એટલે બેરી માર ખાય બેરી સા બેરી નો ના પડે એટલે બેરી માર થાય અને પુરુષ નો હોર પડે એટલે પુરુષ મારનારા પડે જ નહીં આપે કહ્યું ને કે તારો પડતો એટલે હા ભેટ કહું છું ને ઓર ના પડે એટલે માર થાય એટલે વાણી બોલતો ના આવડે એટલે દાદા નું જ્ઞાન આપડે કોણ છે ને આપણે ઉદાહરણ એક ભાઈ મને કહ્યું પાપ થયું પાપડા એ નિયમ કર્યો છે નિયમ નસ્તારુ નિયમ કરે આવતો ભર આવતા ભર આપણે લઈને આને કઈ દી છે માયે દો દો એ હું શું કરી નાખું આ સબર આપણ લઈને જેર લેરી છે જેર બીજી ભાઈ એટલે પછી મેં સાથે ઘર માં નક્કી કર્યું પણ એ પેલી ભાઈ ના પુરુષ ને ભાઈ ને ખેડશે એટલે બહેરે બેઠશે જે ભરકાય પછી નિયણું સુધી ન જાય દે પોતે પોતાની તે કહેવા માંગે છે સુગમ ને મારા તરફ મેં નિરાહત ઇનિક ખરેખર ન અજામ આ સરસ કામ આવે અમને પ્રભાવક કે આપ બે ને બે ને જ્ઞાન જ્ઞાન લીધું હોય ને એમ બોલે તો એને ખ્યાલ રહે બરોબર છે નિયાણું કર્યું પણ જ્ઞાન ના લીધું હોય ને આવું બોલે તો પછી કેવું થાય ખરું નિયાણું કઈ અમલ આવે છે પણ આમાં કઈ ફરક હોય જ્ઞાન લીધું હોય એના માટે આ જે ફૂલ છે જે કઈ ફૂલ કર્યું હોય છે મને નથી તો બે મહિના સુધી મેં એને કહ્યું આપણને ના વ્યા હોય એવું લાગેલો જેમ તેમ ગાડી આવું જેવું આપડે બઉ સરસ શીખવાડ સુરત સ્ટેશન આવે તો ભજીયા ખાવા તો ગાડી માં ખાજે ખાશે ગાડી નીચે ના ઉતરી આપડે મોટી આ બાળી છે ને ત્યાં નીકળી જ નહીં આવે ભજીયા ખાશે પડી દાદા ભર્યા હતા જો જોઈએ ના થાય માણસ હળવું મુક્ત કરે અહિયા કદી કામ હોય કામ થઈ જુ લાગ્યો ભૌતિક માં સુખ હોય એવું લાગે છે ભૌતિક છે શ્રેય એટલે એકદમ વાર એકદમ વાર ચકા પછી ઉડાય છે શ્રેય છે શ્રેય કર્યું તું સ્ટાય મળે પુલા ભૂલા મળે ને પેલા લાઈટ મળે છે દેખાડે આપડે કરવા ભાવના કરવાની શું કરવા મહેનત તો બધું મહેનત કરવાથી પૈસા મળે સંસાર મળે છોકરીઓ મળે છોકરા મળેન નથી જે બીજું બધું છે બોલો ને રાત્રે બધા બધા બે હારી જમીન વિજ્ઞાન છે हां बेटा ये तो बल्ले का अनुमान है रोहित अरे क्या लग रहा है रमेश उनका चालू है बाबू चालू किया राजा मना कर दिया आप पूछो मना कर दिया वो सकते हैं वो मना दे सकते हैं हां 11 पे 11 पे आई એને નહી એમાં જતી રહી દીધી જેરે તો આ પ્રામે કર્યું પ્રામે કર્યું એવું રીતરે પાણી કર્યું આ માટે એ તો જગ્યા તો નથી ના બે જગ્યામાં નહી આ મે લોકો બાપા ઇકો મોક થરો અને એના તરફથી થાય તો એમની કહે દે એક જરમ સીધી કઈ લેગી મને આવડે ક્રિમા તો બર બર સાચું આરે કે એમ તો ની દે ના રે છે ઉલ્ટી કરાવે અને આ બધું ઉલ્ટી કરાવે લોકો કરતા પાર્ટનર ઢીડ થઈ ગયા બધા પાર્ટનરશીપ બ્રિજ માં આપડે આર્બિટ્રેશન ક્લસ રાખીને આ બે ઝઘડા થાય તો આ ફલાણું ફલાણું આર્બિટ્રેટર થશે લગાત કરી છે એ લવાદ તો આ લગાત થશે પણ આમાં કઈ છે નહીં એવું ભૂલે ના દેવ કેસ પ્રશ્વાસ દીકરા લોકો હવે તો દાદા ત્યાં કૃષ્ણ મંદિર હોય છે ને ત્યાં ઘર દ્વારા માતાજી ની મૂર્તિ મૂકીને આજનો મૂકે છે એટલે એના પ્રતિબિંબો થી એક ખાસ દસ પંદર મૂર્તિઓ દેખાય કૃષ્ણ ભગવાન નું મંદિર હોય માતાજી ની મૂર્તિ મૂકે અને સામે હરીઓ દેખાય આપડું કઈ આપડે અમાન એ કરીએ તો વ્યાજગો કરીએ ની છોકરા છોકરા જોયા કરે બોલે છીએ પાછો આવ્યો આ બોલે મેં જો જ્યારે ભગવાનના આગળ દેવાય કરતો એ કયું કે જા કાટીમાં છે હા તે બધી દિલ્લીની કાટીમાં છે કાચિત પ્રકાર કાશી વિષણ આ છે ને દેખ દે દે કે બોલ બોલ જા દેાળો પડતો ને ઠીક હે